વ્યારામ ના મકી કહ્યું છે ને માવી પગવાનું મારી ભગવાન નક્કી કહ્યું વ્યારામ મધમ કે નક્કી બધી સાથે વ્યાન ના એટલે વ્યાર ના બંધાય એટલું જોવાનું જોઈ ને અરે બસો રૂપિયા આપડે માંગતા હોય છતાં પેલા તમે છે ને તો આપણે વેલા વેલી બોલાવીને આપી દેવાની એ ફાઈલો નીકળે નાખો એ તો કાલે બે લાખ બાદ એના કરતા બસમ પચી ગયું આપડે હવે સંભાળ નીકાળ આપડે મોક્ષી જવું છુપિયા લઈ રૂપિયા કઈ લઈ જવા ને રૂપિયા આપી કરીને નિવે મોક્ષ રૂપિયા જોડે લઈ જાય તમારા કરે છે તો ફાધર નું જરા વધુ પડતું માન રાખવું જોઈએ તમારે અને આ ફાધર તમને બધું આપી દીધ કે મારા ફાધર તો જો લઈ જવાતું હોય ને જો લઈ જવા તું સારું છે જો લઈ જવા હોય તો મારા ફાધર દસ લાખ દેવું કરી દસ લાખ દેવું કરી બુદ્ધિ તો આપડે ભલા માણસ આવતા આવું આવડે ને પૂરી થઈ ગઈ અપમાન કરી ચાંદુ ઓળખતો નથી અને પછી રશ્મિકાંત કચરા કથા તારો દોષ હશે કર્યું છે કોણ તારો દોષ નહિ હોય તો એનું એ ભોગવ છે હું તું જ સમજુ ભાઈ નહીં કચરા કથા આપડે આપડે કેટલા થયા વાક્યો ચાર ત્યાં ચાર માં કઈ અઘરું હા પાંચમું વાક્ય આપું પાંચમું હવે સુધી તો રશ્મિકા નામ નો એકાઉન્ટ છે સુધારો થઈ જવા પછી રશ્મિકો નામ પર બેંક એકાઉન્ટ રશ્મિકોર ના આપડે આપણું કશું આ બધું કુદરત ની જપ્તી માં ગયું આપણે સમજવે શક્તિ માં જપ્તી માં જતું આપડે ચો જમે થાય કે છે જેટલી આજ્ઞા પડશે એટલે જમે થઈ જશે જેટલી આજ્ઞા પડશે ને તે ચોપડ ચોપડે જમે થશે અમે કઈ પૈસા પૈસા દાવવાના નહિ ને જેટલી આજ્ઞા પાવશે આ પાંચ આજ્ઞા આપીશું જેટલી પઢાયટી જમે થાય જબરજસ્ત રકમ મળી થાય પછી પુસ્તકો વાંચો દાદાજી નો જે આપતાવાડીયો છે અક્રમ વિજ્ઞાન નામ માસિક છે એ બધું વાંચો માસિક માં શું થાય દરેક મહિને દાદાજીની વાણી દરેક મહિને બાર મહિના બાર આવે માસિક બાંધી દેજો અને બીજા પુસ્તકો તમને ફ્રી કોસ્ટ આપીએ છીએ શું છે બધી જ જાતના ફ્રી કોસ્ટ કારણ કે આફ્ટ વાળી વેચાય નહી આ આ છે તે માફિકલું એ તો માસિક ને જુદું કામ એટલે એનું ખર્ચા પણ પુસ્તક તો કાલે આવશે હા હવે કેટલા સુધી આવ્યું બીજાને તો અધ્યાત્મ હોતું જ નથી એ અધ્યાત્મ તો કરે અધ્યાત્મ કોને કહેવાય આત્માની સન્મુખ કરે એમનું અધ્યાત્મ શું કયું આ તો આત્માની વાત જ નહીં હોતી સંસ્થાની સંસ્થાની જ શુભને બદલે અશુભ બદલે શુભ હોય છે કરો આ કરો પણ સારું કરો કરો માત્ર બંધ બસ દાદા દર્શન માં પાંચ આજ્ઞાઓ કઈ અઘરી લાગી તમને સુધાર્મા જોવા મળે તમને સમજાયો ને દીકુ ભાઈ પેલું બેંક નું ખાતું ભલે રહ્યું એ તો તેને સમજાઈ બધું સમજાઈ ગયું ને आपे क्या वर्तन मुकवा मन वचन क्या हो आपे मन वजन क्या सिद्धांत वर्तन म क्या समझवा આ આદે તારુ અને મીનાની વચ્ચે નાખ્યું હા તું ને રશ્મિકાંત વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આ રશ્મિકાંત આ તારું રશ્મિકાંત નો હાથ ગાલવો નહીં સમજી અને આ તો રશ્મિકાંત હું ખરેખર છું રશ્મિકાંત છું એવું જે તને જ્ઞાન હતું તે જ ઈઘોઈજમ હતું શું આજે ના નીકળી હું સિદ્ધાત્મા છું એવું વાત આપણને બેલીપ બેસી ગઈ સમજ અને જયંત તો વ્યવહાર ચલાવવા પૂરતું નામ રહ્યું ડ્રામેટિક ડ્રામેટિક એટલે આજ ઇગોઇઝમ ગયું એની જોડે મમતા પણ ચાલી ગયું શું આજે ઇગોજ ની જોડે જ મમતા હોય તો ઇગોઇઝમ હું હતું તે અવરી જગ્યા બેઠેલું હતું એટલે ઇગોજમ કેવાયું અને પોતાની ખરી જગ્યાએ બેઠું એટલે હું સિદ્ધાર્થમાં છું ત્યારે હું રશ્મિકાંત છું એમ બોલતો ઇગોઇઝમ ગોન થયું નથી વિજ્ઞાન થી ગોન ઈગોજમ જાય નિકોજમ કોઈ કાળી જાય નઈ સમજાયું છે પછી હવે રશ્મિક શું હતી વિમુખ દશા આત્માની એટલે મૂળ આત્મા કેવા તા બહિર્મુખી કેવા તા કેવા કે બહિરમુખી બહિર્મુખી ભરત મૂળ આત્મા ભૌતિક સુખો માં જે નિરંતર રહ્યા જ છે સુખો તે મૂળ આત્માની મૂળ દશા કેવાય કઈ દશા કેવાય આત્માની મૂળ દશા એ મૂળ દશા છૂટી ગયા છે અને હું છું એ પ્રતિ બેસી ગઈ શું બેસી ગયું પ્રતિ તને ને હું શુદ્ધાત્મા થી પ્રતિ ને તને બેસી ને કાયમ આખો આખો દાડો રહેશે નિરંકર રહેશે એટલે કૃષ્ણ ભગવાન નિરંતર રહેતી હતી એક સહાયક સંકિત હતું એક સહાયકિત તમને થયું આમ તો તમે આખો નિરંતર ભૂલા સિવાય બાકી હોય બે પાંચ હજાર કે જે હોય નિકાલ કરવા પડે એટલે ઓછી થતી જશે એટલે હવે આપડે શું કરવાનું કે સુધાત્મા ધ્યાન રાખવાનું અને બે કામ થયું એટલે આપણે શું થયું એટલે અંતર આત્મા થયું અંતર આત્મા અંતર આત્મા એટલે બે કામ કરેલ છે ને સમજાય એટલે અત્યારે એન્ટ્રીમ ગવર્મેન્ટ છે આ સ્થાપન થયું ઇન્ટ્રીય ગવર્મેન્ટ તો ફૂલ ગવર્મેન્ટ થઈ જશે આ પાયલો નીકાળ પાયલો સંભાવ નીકળતા કરતા કરતા કરતા થઈ જવાનું હવે આજ રાતે આવું જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કે જ્ઞાની પાસે જ રહેજો નિરંતર એમની જે જગ્યા હોય કે આશ્રમ હોય ત્યાં સાથે એટલે અહીંયા કે આત્માનું કરી દો છોકરો અને પછી તમારું જ લાગે પડે અમને બોલાવજો ત્યાં આગળ એ રીતે પોતા આત્માનો પણ જોડે કરતા હતા અને અત્યારે તો જ્ઞાની પાસે પડી રહ્યો એવું છે આ કાયદો ના પડે કરવું શું પછી હવે તું કે રસ્તો આવો મારે તમને રસ્તો દેખાડવો રસ્તો દર્શનમાં ઈચ્છા રાખતા ને એ બધું દેખાયા કરે ને એમની જે શક્તિ છે ને એ સ્થિતિ ડિરેક્ટ પ્રાપ્ત થયા કરે નિધિ દર્શન કરે ડિરેક્ટ પ્રાપ્ત થાય હવે એ બધું તમારે થઈ શકે એમ છો નહીં હવે એને બદલે જોયેડીઓ અમને દેખાય છે ઉપાય બતાવી આપણે રાત્રે ગમે તે સુજો ઉભી જજો નવ વાગે દસ વાગે અગિયાર વાગે બાર વાગે ચાલુ પડવા તો નથી પણ ત્યારે સુ દાદા દાદા અને હું શુદ્ધાર્થમાં છું એવું ધીમે ધીમે બોલ્યા કરો કોઈ ઘરમાં દખલ ના થાય આપડે કોન સાંભળે એ બોલવાનું અને દાદા કરતા કરતા એક માણસો સાથે બે ત્રણ મિનિટ માં ઊંઘા લાઈન થઈ ને એટલે પછી દાદાજી કહ્યું અવરું ચાલ્યું અડધો કલાક એક મિનિટ માં ગોઠવી જાય પેલી મિનિટ માં ગોઠવી ગયા પછી જયારે ઊંઘી જાય અને કલાક ચાલે તો કલાક સુધી બોલ્યા કરવાનું કલાક સુધી ચાલે ને કલાક સુધી ચાલે કલાક બધી પણ આવું ગોઠવી સુજો ચાલો ચોક્કસ ભૂલ ના થાય આટલું સાયન્સ જ્ઞાન છે એમાં એક વાક્ય ભૂલો નઈ તો નુકસાન થાય એમાં આપડે એટલે જાગૃતિ રાખવાની આપડી દહી ચિકન બના દહી બનાવું તું તે બે વણ દૂધ હશે તે ઓળખાણ વાળો ભાઈઓ છે ને તેને બોલે આવ્યો ભાઈ આન કે શું બી આ દહી સારું મારે તો સારું દહી નહી બનતું એટલે ભાઈ એ દૂધ ગરમ કરાવી ઠંડુ પડવા દઈને આટલું દહી નાખીને હલાવ્યા હલાવીને પછી રાત ના પેલો કહ્યું પણ મારે શું કરવાનું આવે તારે કશું નીકળે તું ઘરે રતા ઠુંગી નાખ્યા છે એટલે હલા દહીં ના તો અટલા મળશે પણ પેલો અક્કલ વાળો તો મનમાં એમ થયું કે એમની અંદર જોવું પડે કરવું પડે એ અક્કલ ઉપયોગ કરવા દો રાતે એક બાજુ ઉઠો તમે માંગણી ગાલી તે નો ડફો થઈ ગયો એટલે તમારે આજે કાલ બપોર તું જમવા આવજ આજનો દિવસ અમારે દાદા ની આજ્ઞામાં છે કાલ બપોર તું જમવા આવજે એ જશે ભાઈ કારણ કાયમી જોડે તમે કોઈ થી જાવ તમે કહો કાલ બપોરે આવજો બપોરે તમારે બેફામ હોય તો ધ્યાન કરી જાય સુધાર્થમાં દેખાશે તો મુસલમાન દેખાય કે ના દેખાય હવે આપડે હવે હિન્દુ એવા શીખ ધર્મી કે જૈન ધર્મી એવું કહ્યું નહીં સ્વધર્મ કેવાય મુસ્લિમ હોય તો આપડે આત્મધર્મી અને આત્મા હાથે કામ નઈ બીજી પછી આપડે ધૂરો નહીં એટલે કોઈ મતમાં નહીં આપણે નિષ્પક્ષતા હવે ક્યાં સુધી આવ્યું કારણ કે ફરી ફરી આ જ્ઞાન મળવું મુશ્કેલ છે માટે ભૂલચુક સુધારી આપવું ફરી તમારે લાગે પડી જાય સાજે દાદુ હોય સુધારી શકાય ાગે પાડી દો તમારે ઘર જ છે ને રાત નું ધ્યાન આપો ને રોજ નિયમ કરો આઠ આધાર લીધી દેખાવું જોઈએ અને પછી કાલે એટ એની ટાઈમ આવો એવું નથી તો આ જવાબ કરીને આવો લાભ ઉઠાવો આજ પૂરો પછી હા જો મારી આ જે આજ્ઞા આપી છે એ આજ્ઞા જો માંથી આજ્ઞા પાસે હું ચિંતા તમને થાય તો મારી પર બે લાખ નો દાવો મળી ચાલીસ હજાર માણસો આવા કેટલા જઈનો દરેક આકા કાઠિયા સુરત આપડે બિલકુલ જોડે એક જ સંકુલ માં કૃષ્ણ ભગવાન આ બાજુ શિવ મહાદેવજી મોટી અંબાજી માતાજી ગણપતિ બધું દેહ નિષ્પક્ષ બંધાય સુરત ના જે છે ને થયેલું કેટલા અહીંયા મળ્યું આ લોકો ને દેશ માં જવું ત્યારે ત્યાં જજે કોઈ કામ ચાલુ થશે અને ફરી પાછા પાછા આવીશું લોરથી એ ત્યાં પછી કરી પાછા અહીંયા આવીશું પાછા ટિકટ ફરી આવ્યું છે ત્યાં સુધી તને કઈ જરા કાપી પડી ગયું છે કેટલી મોટી ગેરંટી એક ચિંતા થાય તો અમારી પર દાળ મળતી આપડે લાગે પાડી દીધું મારી આજ્ઞામાં પાંચ આજ્ઞા અઘડી હતી બુદ્ધિ રખો કરશે બુદ્ધિ બુદ્ધિ હા દાદા ની આખા પાસે મારા બુદ્ધિ ના હોય ત્યાં બુદ્ધિ ના હોય મને આવે છે ત્યાં તો બુદ્ધિ ના હોય બુદ્ધિ લિમિટેડ છે સુધાત્મા બોલે તો આઠી ને તો આ સુધાત્મા હતા ગયો ને એવું નથી નામ બોલે હા ઓરિજનલ ત્યાં ત્રિયા બોલે છે સાયન્ટિસ્ટનલ એટલે આ વાણી જે છે પાંચ ટકા અહંકાર વગેરે વાણી ના હોય ને અહેલારી રાતે ધ્યાન કરી સુઈ જતી હા સવાર બધું લાગે પાડી દઈશ ભૂચક થઈ ક્યાં સુધી આવી ભાઈ પૂછે છે કે તમને સુરત ના સ્ટેશન એ જ્ઞાન થયું તો એ કેટલો વખત રહેલું પચાસ ખબર પડે શબ્દો ના ગુરુ હતા એમ કે છે ગુરુ બોલું તો આ ભાવ માં નથી આ ભોગ માં ગુરુ કોને કઉ છું પ્રત્યક્ષ મને જ્ઞાન આપ્યું હોય તેને બોલું છે મેં પુસ્તક વાંચેલા પણ ગુરુ ક્યાંય મને મળેલા નહીં ભેગા નહીં થઈ ગુરુ ના ગુરુ તો ગુરુ પોતે આપણા ધર્મ માં ધારણ કર્યું હોય અને ગુરુ એટલે કાયમ હેલ્પ કરે એમનામ ગુરુ કાયમ હેલ્પ કરે એમ કે ગુરુ ના કેવાય ને ભિન્ન ભિન્ન કઈ નથી અમારા હવે ગુરુ કેવાયા તમે ગુરુ કેવાયા નથી લઘુત્તમ હોય લઘુત્તમ રિલેટિવ નાની પુરુષ એટલે પરમાત્મા કેવાય તારી પરમાત્મા તેને આસ્ક હી મતલબ તવારી આગ્રહ પાઓ એટલે તમને ચિંતા ના થાય કે શું થાય ઠીક એટલે આ જે વિજ્ઞાન કર્યું હોય જે વિજ્ઞાન બતાડ પોતાનો સંતોપાતા કરતા જ થતું નથી ના તો તેના કે દેહી કરતા ઉસી દેચા પર લોક પોહિમ કોડોજી હવે આ ના હોય ને wo the ages tar us in the universe they must be people so god has started that attention people we need to go for a day you must fall of down so we have to say tomorrow net correct humne anubhav samara jao thase so you have to stand so you think hai le bhagwan ne chinta <laughs> hai <laughs> ha स्वरूप शुद्धात्मा स्वरूप स्वरूप बदान स्वरूप एक स्वरूप एक लगड़ियों जुदी भेगू मुके जुदी से लगड़ियों के એક મા <coughs> <Toufels> <tellating> <tellating> <I asked> <tellating> સ્પે જુદી જુદી છે પણ સ્પેસ માં તો જુદી જ હોય એટલે સ્પેસ ને લઈને આવે નહી તો એક જ જાત ના મુખાવી દો હોય ને તો પછી સિને ગયા પછી ધણી જડે નઈ પાછું બીજા ને લઈને લલિતા રી કે લલિતા મેં ઘણા બધા શબ્દો મિસ કરેલા આપડે મરી ગયા પછી આપડે ક્યાં જઈએ છીએ જાનવર થવાનું જાનવર સ્ત્રીમાં દાખલ થઈ જાય ત્યાં દાખલ થઇ જાય છે મરેક તરફ સીધો ત્યાં કે હું કોણ છું અને હું ક્યાં જવાનો છું આ વિચારો એને સતત આયા કરે છે કે હું કોણ છું અને હું ક્યાં જવાનું છું જો રિયલાઈઝ જો ભુક્ત પુરુષ છે કોઈ બોસ નહી છે વર્લ્ડ ને One who he realize that was who he realize the soul was completely free where the sins always are there is no god no underhand of that satanic fellow that can realize it. not you can realize it by, your, by your own by your own methods You can't rely by your own way only one who has realized that can make realization suppose uh, you are tied all the round Now, so you need someone to kind of pull you right, out right it's I already think. knows the route right, there that's why that's why you're going to always should be going in circles uh huh And he says, the person who, who knows this will show you the way. And then I guess I'll let him go. Do you understand what he says? Hmm. How, how does the other person know? Or the person that knows, like I guess he knows, hmm. or has been there. Hmm? How does he show you the way? He says, if you are aware of this, હવે એ તમે બીજા ને કેવી રીતે દેખાડો છો કઈ રીતે Otherwise, there is is no no method, technique. No technique, This, is all, this is all beyond this self, soul, beyond the beyond the these things. of of the the અધરવાઈઝ દેર ઇઝ નો મેથડ નો બિકોઝ ઓલ દિઝ આર મીન્સ નો ગોલ ઇઝ ડિફરન્ટ હું તમારા બ્લેસિંગ કેવી રીતે મેળવી શકું તો ઓફ થઇ ગયેલા અને પછી એને મધર એની પાસે આયા અને એને એની મધર એની પાસે આયા અને મધરે એને એવું કહ્યું હું તારી પાસે આવીશ અને દસ વર્ષની બેબી છે તો કે એ જ આવેલી છે you know when something happens you don't just go posh mm -hmm. and that's it keep back he said now body goes body the the body body he said the body goes he said after death yes. the, body the body goes, goes where well, i stay yes. i stay body body ek ache mrityu pachi aa body jati raheche pan aa raheche aa i without my is god it aa with my aha uh -huh. man manush human i i wish mine it's uh -huh. it's human thing i without mind soul i i tell about the worst person talk it's you know we, people just ask me questions you can ask anything what i want to know mine this body is not mine not mine This speech is not mine. This speech is not mine. Body is not mine. You just use it and then it goes away. He is completely separate from his body, his mind, his speech. Separate I and my is separator. saw and now separate high and my you no know, what i told you before no right to my it a and my you no know. <laughs> <laughs> <laughs> so, what Shoo your name, name gaadi gaadi g o r d y r d talking gaadi gaadi gaadi gaadi gaadi r a r a ut nahi gaadi i can just sport we done ketli harf you are i and god is my separate i and my great separator divinity is the puzzle itself god has not puzzled this world at all world is created correct by christians view point by indian view point by muslim view point not by fact On, on page 29 of By the... By fact, world. God is not created of this world at all. Only scientific, circumstantial evidence. Did we say God created this world and... You know, there is mm -hmm. no worry. No worries. It's just people who have, you know, dangerous. No worries. No box. God is no not their boss. You see what happens is that uh um, definitely tell. Yeah. You see that is that the thing that you have to eye permanent and my is temporary adjustments. Adjustment. I is permanent my is temporary adjustments. That means like your wife is a temporary adjustment. Your uh um, Your body is a temporary adjustment. Permanent goði in the reverse stage. The permanent great goði to the reverse stage. Mm -hmm. So, and the the will, you don't even use the door, because either on a chastity and on your sword with the ice permanent like goði. Do do their codids. And their codes. That again, you pack any effect I told you. Warden is effective body, effective. એને કેવી રીતના લિબરેટ કરવો ક્યાં જાય છે નીકળીને ક્યાં જાય છે બે માંથી આત્મા ક્યાં જાય છે ના યુ મીન આફ્ટર સર્વિસ ઓર આફ્ટર ડેથ કે જાને ના ની રેડી હે ઈવેન યોર કરે આફ્ટર મુક્ષ પછી મુક્ષવા મુક્ષ પછી રે મુક્ષ પછી ડેથ આ છે લાસ્ટ એક મુક્ષ જો ક્યાં ગઈ છે પણ એમ પૂછે છે ઓકે પ્લેસ હેર ઇઝ અ પ્લેસ ફોર ધેટ કાઇન્ડ ઓફ એય ઓકે ક્યાં છે Hai. Uh, And I know he is actually like, I have no doubt in my mind, like I have no doubt in my mind. Who speaks? Who speaks? Who speaks with you? <laughs> <laughs> Who speaks huh? with you? Who speaks with you? Like Um, I, I guess uh, someone that has been to this other place, where they the soul is a great place. Original tap-breaker, original tap-breaker, original tap-breaker, please speaking to me. And I am in research, okay, what is wrong, what is right, in tap-breaker. He, he says that at present He is talking with you and speaking ah. with you. Now what He wants to say is that now you see that He is speaking. Ah. He says, I am not speaking. This is the original tap record. <laughs> and I am, He means that I, I is only observable of that. I always remain in the research of this tap record. How do you see this? Vichyar nu su, what about thoughts? Thoughts nu su, kecche. I have no thoughts. No thoughts, please. When you are a Self-realized soul, you don't have any thoughts. Without thinking power. That is only Dada. No, only Dada. No yes. memory. That's why it is Self-realized soul. No memory. No memory. No talent. No memory. No talent. An explain the cause of the crash. 72 hours, 24 hours. Of the the the soul. Permanent, a in life right now મીટ કેમ ના ખાવું જોઈએ અમારે Hey body is not the burial ground Babaji tell her it is not the burial ground your doctor you can't make a colony this your body is not the burial ground for the animals say you, you that's what you that mm -hmm. કોઈ દુઃખ હોતા ખાઓ કાટકે મત ખાઓ જીવો દુઃખ હોતા દિખાતા નહીં લોકો ખાઇટ સમય વેરિટી 26 here i have not eaten it there is there is 26 years i have not eaten, He says that years. I have not eaten anything because see it's connected you are understand now i am it's it is getting real clear get you know what i understand kya hai i have not eaten anything i'm 26 years the last 26 years not iaina ma biman ન્યુક્લિયર માટે અણુ જે છે ને અણુશક્તિ એનું રિસર્ચ માટે આવે છે સાયન્ટિસ્ટ છે એ પૂછે છે કે અણુયુદ્ધ થવાનું છે He says that uh, nuclear a, war a, will a nuclear be there. Pachi, Pachi? bada bada bada jase, jase, jase? happens to to said, right? Mm -hmm. e, ma, je આત્માઓ ક્યાં જશે પછી એમાં જે બધા આત્માઓ ક્યાં જશે ગોઈંગ ટુ ઇન એનિમ્સ ફ્રોમ હ્યુમન બીંગલ Animal life. એનિમ્સ life લાઈફ નેક્સ્ટ લાઈફ વિલ બી એનિમલ્સ લાઈફ છે અચો ચાર સવારન ખાઈ ગયા એટલે 4 રથ હશે એ નહી મે ના ગો ઓકે પક તો એ તારી સમજમાં ના હો પ્લાન આઈ લે પર વી આટ એન્ડ ધેટ ઇઝ વેર એટલે લોકો કે ઓલ ધ હ્યુમન બીંગ્સ ઇન ધ વર્લ્ડ વિલ બી કિલ્ડ નો એમ પૂછે છે કે આ દુનિયા પરના બધા